સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે એક દિવસ વેદાંતી આગળ એમ વાત કરી જે ભગવાનના સ્વરૂપને જે નિરાકાર કહેનારા છે ને જાણનારા છે ને સસ્ાસ્ત્રના અર્થને અવળા અર્થના કરનારા છે તે તો અનંત જન્મ સુધી ને ત્રેતા યુગમાં દસ સુધી ને દ્વાપર યુગમાં હજાર સુધી ને કળયુગમાં સો વર્ષ સુધી એને ગર્ભમાંથી શસ્ત્રે કાપી કાપીને કાડશે પણ બાળો સાદ કાઢીને રોશે નહીં ને એમને એમ અનંતપ સુધી દુઃખને ભોગવશે પણ સુખ નહીં જ થાય એમ કહીને બોલ્યા જે સ્વામિનારાયણે આ પૃથ્વીની વિશે આવીને પાંચ પગ રોપ્યા છે તેને ખોટા કરીને જીવનું રૂડું થાય એમ કંઈ દેખાડો અને તે પાંચ પગ તે શું તો નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ ને નિર્માણ એ જે પાંચ પગ રોપ્યા છે તેને ફેરવવાને કોઈ સમર્થ નથી જેમ રાવણની સભામાં અંગદે પગ રોપ્યો હતો તે કોઈથી ઉપડ્યો નહીં તેમ અમે પણ પગ રોપ્યા છે તે કોઈથી ખોટા નહીં થાય એમ કહીને નાહવા પધાર્યા સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે મહારાજે અનંત પ્રકારની વાત જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે પણ તેમાં ચાર વાતું છે તે તો જીવનું જીવન છે તે શું તો એક તો મહારાજની ઉપાસના ને બીજી મહારાજની આજ્ઞા ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ ને ચોથું ભગવદી સાથે સુહદપણું એ ચાર વાતું તો જીવનું જીવન છે તેને તો મૂકવી જ નહીં ને જો અશુભ દેશ કાળ સંગ, ક્રિયા શાસ્ત્ર મંત્ર દીક્ષા અને દેવતા એ આઠ અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સંભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે ને ભગવદીને વિશે દોષ દેખાડી દે એ આઠ દેશાદિક દીકતો અસત પુરુષને વિશે રહ્યા છે માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો ત્યારે એ હરિજને હાથ જોડીને કહ્યું જે મારે તો બહુ બંધન થયું છે તે હું તે કેમ કરું ત્યારે સ્વામી બોલ્યા જે હું તો ઘણોય સુખ્યો કરી મૂકું પણ તેમ તમારાથી થાય નહીં ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ ત્યારે એ વાત થાય પણ તે વિના તો થાય જ નહીં ત્યારે વળી પૂછું જે તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય ત્યારે સ્વામી બોલ્યા જે આ બે જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા સ્વામી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધુ તો ક્યાં ઓળખાય છે એમ કઈને બોલ્યા જે વર્ષે છત્રીયું ભાંગ્યું ને પટારા કઢાવ્યા તે દિવસ એક સાધુએ મને એમ કહ્યું જે આ ભજનાનંદ સ્વામી જેવા સત્સંગમાં કોઈ સાધુ નથી કેમ જે બીજાના પટારામાંથી નિસર્યું પણ એના પટારામાંથી કાંઈે ન નિસર્યું ત્યારે મેં કહ્યું જે તારું કપાળ નિસરે ગામમાં ક્યાંય મૂક્યું હશે ને કાંઈ ન હોય તો બે પટારા રાખવાનું શું કામ હોય અને સત્સંગમાં વૈદું કરી કરીને પદાર્થ તો ઘણા ભેગા કર્યા હતા તે કુસંગમાં ક્યાંય રહ્યા પણ સત્સંગના કામમાં આવ્યા નથી તે જુઓને એવાને પણ મોટા માન્યા હોય માટે સાધુ ઓળખાય નહીં એમ કહીને વળી બોલ્યા જે પ્રથમ મહારાજે મંડળ બંધાવ્યા ત્યારે સર્વેસાધુને કહ્યું જે ગુરુ ગુરુ હોય તે ઊઠીને એક કોરે બેસો ત્યારે જેટલા ગુરુ હતા તે સર્વે ઉઠીને એક કોરે બેઠા પછી મહારાજે કહ્યું જેને જ્યાં મળતું આવે તેમ તમે બેસો પછી જેને જેમ મળતું હતું તેમ તે સર્વે બેઠા પછી સ્વામી કહે હું બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતો તે ઉઠીને આત્માનંદ સ્વામી પાસે જઈને બેઠો કેમ જે બ્રહ્માનંદ સ્વામી ટોકે ને પોતે તો મહાકવિરાજ તે ખાવાનું બહુ આવે તે જુવાન અવસ્થાવાળાને ઠીક નહીં પછી મહારાજ ઉઠીને જ્યાં સંતના મંડળ બેઠા હતા ત્યાં આવીને જોતે જોતે જ્યાં આત્માનંદ સ્વામી બેઠા હતા ત્યાં આવીને મને કહ્યું જે તમે તો બ્રહ્માનંદ સ્વામી પાસે રહેતા ને પછી મેં કહ્યું જે આત્માનંદ સ્વામી ગરડા સાધુ છે તેની સેવાનો કરનારો કોઈ નથી તે સારું રહ્યો છું પછી મહારાજે કહ્યું છે ઠીક પછી તો સર્વેને જોઈને બોલ્યા જે ગુરુ એ મૂર્ખ છે ને ચેલા એ મૂર્ખ છે કેમ જે સત્સંગના સ્તંભ જેવા છે તેને ઓળખતા નથી ને ઓલ્યા હિન્દુસ્તાનમાં લઈ જાય એવા છે તેની પાસે રહ્યા છે ને ગુરુએ મૂર્ખ છે જે સાધુની ગરજ રાખતા નથી માટે કાંઈક ગરજ રાખવા શીખો એટલી શિક્ષા કરીને ગુરુગુરુના મંડળ બંધાવ્યા પછી સ્વામી કહે છે અમારી પ્રકૃતિ તો એક સાધુ રાખીએ એવી નોતી પણ મહારાજની મરજી જોઈને બધાએ સત્સંગની ખબર રાખવી પડે છે નિકટ તો મહારાજની મૂર્તિ વિના બીજું કાંઈ જોઈએ જ નહીં તે એક દાડો પુસ્તક બાંધતાં હાથમાંથી પડી ગયું તે પાછું બાંધ્યું નથી કેમ જે જ્યારે પુસ્તક બાંધીએ ત્યારે ભગવાન ક્યારે સંભાળીએ એમ કઈને બોલ્યા જે એવી રીતે બાળ મુકુંદાનંદ સ્વામી કહેતા જે બીજા તો આ બેલા હૈયા ઉપર ખડકે છે ને તેને કોઈક મુકાવે તો મૃત્યુ થાય ને આપણે તો બહાર જ ખડકવા ને હૈયામાં તો મહારાજ રાખવા એ વાત એકાંતિકની છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવ બીજે ક્યાંય અટકતો નથી મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તોય કહેતા લખતાં અટકે છે કેમ પછી સ્વામી બોલ્યા છે એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો તે જ્યારે જાગ્યો ત્યારે તોડીને ઊભો પણ પગ માંડે નહીં પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્યે કહ્યું જે આ ઘોડાનો પગ ભાંગ્યો નથી ને કાંઈ માદો થયો નથી એને તો સ્વપ્ન થયું છે તે પગ તોળીને ઉભો છે ત્યારે પૂછું જે એનું કેમ કરવું ત્યારે એણે કહ્યું જે બસે ઘોડા સાબદા કરો ને તોપુના ને બંદૂકના ભડાકા કરવા માંડો એટલે ચમકશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે તે આમને આમ નિરંતર ધડાકા ને પડકારા કરશું તો મૂકી દેશે એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાનાં ત્રણ ફૂલ મૂકીને બોલ્યા જે કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે ને કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે પણ આ ફૂલ સુધી તો કોઈ પૂગતા જ નથી એમ મરમમાં વાત કરી પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું પછી રઘુવીરજી મહારાજે કહ્યું જે સ્વામી પારસાવ્યા કે એમ કહીને જમવા પધાર્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક મોટા હરિભક્ત હતા તેણે સ્વામીને બોલાવીને કહ્યું જે ગાડીમાં આવો ત્યારે સ્વામી ગાડીમાં બેઠા પછી પ્રશ્ન પૂછ્યો જે હૃદયમાં ટાળું કેમ થાય ત્યારે સ્વામી બોલ્યા જે ટાળું તો તો થાય જે જેમ ભગવાન સામૂહ જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામૂહ જોઈ રહીશું ત્યારે ટાળું થશે એમ કહીને વળી બોલ્યા જે જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં તે તો જ્યારે આંચળને વળગે ત્યારે જ દૂધનું સુખ આવે છે તે તો દ્રષ્ટાંત છે અને એનું સિદ્ધાંત એ છે જે આ બધોય સત્સંગ તો મહારાજનું શરીર છે પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ